મારે આગળકો નથી આ તો સાધુઓ સાથે કૃષ્ણ ભગવાન ની મહાન મૂર્તિ છ ફૂટું અને એક બાજુ સ્ત્રી નું લિંગ જબરદસ્ત અને એક બાજુ વચ્ચે સિમંદર સ્વામી સિમંદર સ્વામી ની પાસે ચાર તીર્થંકરો પેહલો બીજો તેવીસ ચોવીસ બધું સાથે મોટા મોટું એ થશે જાત્રાનું સ્થળે હિન્દુસ્પક્ષ વિતરાક નથી ત્યાં હા મારું તમારું ત્યાં વિતરાક કેમ હોય ને સમજવું પડે ના સમજવું પડે નિષ્પક્ષપાતી માર્ગ ભાઈ કેવો હોય નિષ્પક્ષપાત આપડે બોલવું હોય ના બોલવું હોય ના બોલીએ પણ પક્ષપાત ના હોવો કે અમારું હાથું પક્ષપી પક્ષપાત નો વેદાંતિ આખો પક્ષપાત રાખે છે જઈને એટલો બધો પક્ષપાત રાખે છે બધા ખોટા તેથી રાજતો નથી તરવાનું ટેકો અક્રમ નીકળ્યું પુનિયા હા દાદા કામ લાગ્યું તમને પેલું હતું કામ લાગત ના લાગત જોડા કરવાનું હતું ફક્ત ઢી અમારી આગવી છે અને જે ઢબ છે ને મૂકવાની કાળ ને આ ધીમ તે આગવી છે दुराचार बने सदाचार दुराचार बंद कत लोग બે પ્રકાર ના જીવ છે જીવ તો બે પ્રકાર એક સિદ્ધ એક સંસારી બે ભાગ છે એક ભવ્ય અને એક અભવ્ય ત્રણ પ્રકાર લખવા પડે બરાબર ભગવાન બે પ્રકારના જેવું છે તમને પોતાને સમજાય છે કેટલું બધું અને કે છે અભવ્ય આવી કે નઈ એના પર કેવી ના થઈ પાછળ થી જે પાછળ થી જે અનુવાદો થયા ને એમાં બધું કૃપા કરો એવી કઈ કૃપા કરો હા તો કૃપા કરીએ મેં તો સાધુ સાધુઓને ભણાવે છે તો મેં કીધું દાદા કે છે બધું સમજાવો કે દાદા બરોબર મારે તબ્લી કામ થઈ જે ટેકો કેવું છે આ લોકો કે તમે આપવું છે પણ છ તમારી પરિસ્થિતિ ના હોય અને તમે કોઈ મારી પાસે કોઈ ને પણ ભાવ તો તમારો અમે ભાવ ને જમે કરીએ છીએ રકમ જગ્યા કરતા પછી વાતો કરો કોઈ વાતો એક કરોડ નો ખરે માણસ છે મુંબઈ માં અડધા કલાક થવાનું વાત કરીને મેં એને કહ્યું કે પાંચ વર્ષ માંથી ના આપજો તમે દસ ચાલ વીસ હાજર આપજો પાંચ વર્ષ થી આપ્યા ગજો અને લાખ તમારા ઘણા છે આજે અને ના આપી આ સંઘમાં કોઈ તમારું નામ ના છે કારણ કે આ છે આપીને કીર્તિ માટે નથી આપતા માટે હોય ત્યાં ભાવી ગયા પછી પાંચ ભાગ જુદા પાયા એ જે બહુ ખુશ થઈ ગયા થાય ના થાય જેમ તેમ બે સંકેત છે મને હું તો કઈ બધું છું મારી કશું જરૂર નહી આશરે મારે આશ્ર પાછ કઈ જરૂર નહિ આ તો મને સંકેત થયો આમ થશે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 लगे अमुक अंसे કે ગતે અમુક કૌંશે અમલ કરીએ છે એમ કે છે ના અમલ કરવાની વાત નથી એ તો વાત જુદી છે અમલ કરવા એ ધારી વસ્તુ છે પણ કાયમ નવડે બ્રહ્મતે લેવાનો ભાવ થાય કરા ન માત્ર જ નથી થાતા હે ભાવના થાય પણ અમ નથી મુકી શકતા અમ હા બરોબર છે પણ આ કોટુ છે આ બ્રહ્મતે ને કોટુ છે ઉપરવા થયું હાય હાય હાય પુસ્તક થી પુસ્તક થી થયું મોટું પુસ્તક નાનું દે નાનું નાનું નાનું મોટું આમાં આવી નથી ના અજી તૈયાર કોટુ દે આ બોલે તો આ કુ કામ નીકળ્યું અમૃત બિંદુ પડે ને પડે એવું તમારે તમને કોઈ થાય છે અમૃત બિંદુ પડે છે વાય આ કુતરા રામદાઈ થઈ જાય એક 50 મીટર બોલે એ આપણે એ બને છે એ તો બને છે ચાલો તૈંગો અભિવન છોલે દેખીયા બોલવા હું નેનીઓને તો ગાટા ગાટા બોલવા રીટન કેટ લાઈન કો અભિવન છોલે નાળા બોના તું એકારો બોલે છે સંગડે અવર એવું છે ને સાઈ ત્રણસો દાડા માં સત્સંગ નો લાભ મળે પણ એવોર્ડ નો લાભ ના વગર પૈસા આપડે બેંક માં પૈસા રાખવા જવું નઈ એમને લઈ લેવાનું રૂપિયા ભરી લેવા આવશે જે માગે મળે આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી મળે હાજર આખો એવોર્ડ મળ્યા આગળ બે દ લાભ બને છે લાખો વર્ષે એકાદરો પાછળ પડજ થોડી વખત આ કોઈ ચીજ લેવાય નહીં કવિ બરોબર છે રાતું દેવું ભગવાન તીર વાગે રખડી મર્યા પાણી કરતા મરી ગયા તમે કોણ બધા રોગ ગાળી દીધો લોકોને દેહ રાખનારા મોટા શ્રદ્ધા જોવાની શક્તિ નઈ બોલ્યા મારી પાસે તમે તેવું મારી પાસે આગળ છે કે दे, चढ़ा दे, दे ये कौन अधिकार अधिकार ते कर अधिकार छे? छे छे? ते ते दे है बंद करे थी जाए चली जाए પછી પોતે ઉતારતા દાડુ ચાલુ થાય દેહાદ્યાસ જ ગયો નથી ને આ સંતો એક સંત એવો નથી દેહાદ્યાસ ગયો ભાઈ શું સંતો છે એને ના પાડતો નથી આપડે દેહાદ્યાસ નાની કહેવાય શું અને ઘોટા પછી વધારે પડતું બોલ્યા નહીં બિચારા બઉ ચોખ્ખું બધા દેશ એનું કઈ જોઈતું જ નતું જેને કશું અહી શું કર્યું કૃષ્ણ ના ત્યાં ચોખ્ખું ગળા નીકળ્યા છે ગમણા નીકળી જાય બધું પણ બધી જૂની માન્યતા એવી ઘર કરી ગયો છે એવી ઘર કે લાલતુ ના હોય કોઈ ના માને કોઈ ગણકાર આવ્યો પૂનમ ભાઈ દાદા કઈ તમે ચમત્કાર કરી બતાડો કે ચમત્કાર માણસ કરી શકે નઈ ચંડા એવો માણસ ચમત્કાર કેવી રીત કરી શકે મોટા એટલે પછી એને માન્યતા છૂટી નહિ જ્ઞાન હતું જ્ઞાન માં બેવા આવ્યા હતા આર્થિક પડી ગઈ એટલે એની ઈચ્છા કે નહી થઈ કે છતીસજનો હાડો આવ્યો તેને જોવાનું દાદા ને આવું કહ્યું તારી દાદા એ ખરું કહ્યું નથી શું એમ થાય એને પાણી ચડી ગયું એના પછી एक के तो। बार चमत्कार करताड़ा भरत चमत्कार कर लगा बोल मूत निकली जाए एक जात कोई बाबो तब से रस्ता फसा नहीं ऐसा करेगा आप मोटा कुछ भी कर सकता है मेरे को ચીલે છે અહંકાર અને કટાર મારતો એટલે આપડે એમ કઈ બટાઈ કટાવી કરી દેવાનું છંછેરી શું કહેવાય આપને છંચેડિયા આપડે રાગ ને છંછેડા ભરે છે આપડે ઓછો ને હું નથી કરતા મારી કેવું પછી એ મહાદેવ ને કહ્યું કારણ હું તો માનું ચમત્કાર ગમે તેવો ચમત્કાર સૂર્ય નારાયણ અહી લાગતો એને ભરકાવું કે તારે કયું દુઃખ હતું આને અહીંયા આગુ પાછું કર્યું આગુ પાછું પૈસા નથી લક્ષી નો ચીર નો ભીખારીશું માલ નથી દેખાડીશું એ દેખાડ્યું આગુબાજુ કરે કોણ કરે ભિખારી સૂર્યનારાયણ લાવે આવો ચડકાવું તો બીજા અધિકાર છે મારે ગોરી હા બે હિસાબ થાય એવું નથી પાછું પણ તે આપડે એવું ના કેવું છંછેડવા તો નહી જ કોઈ નહીં છંછેડવા એવું નંછેડવા નહી એ કહેવાય કરે કરી શકતા આપતો બરાક છે ભરત ના હાથમાં શું હાલ્યું તને આ ભા વિજ્ઞાન નહીં જાણવાથી કેટલા બને બીજી વખત હા ચાલાકી પણ હું તો માનું દેખાય સાધના કોઈ દેવ ની સાધના હોય તો જાપાન માંથી ઘડિયાળ લઈને અહીંયા આગળ આપે પણ જાપાન ની કંપની માં તો ઓછો થાય નવું ઉત્પાદન કરી શકે નઈ ભગવાન ભય રાખવા જેવું એવું કઉ છે ને બધા ઉપરી જ નહીં એમ કઉક કેવા આનંદ દેખાય છે આપડે તો નઈ માત માણ ભાઈ બધો નીકળી ગયો ખોટો ભાઈ વગર ગમતો લઈને ફર્યા કરીએ એમ અમે તમને કોઈ કહ્યું છે તો અમને કહેવાય ના દે પણ એવું અરાજકતા પોસાપણ કર્યું છે ને તે ચાર માસ નો હાથમાં જશે શું કહ્યું સ્થાપન કરવા દે ને એટલે અમારે માટે નથી દલાલ કેમ પહેલા દલાલન શું છે બંધાયું એ બધું લખો પવાડ માં કે આચાર્ય મારા જે સેવા કરી છે મૂર્તિ શહેર માટે મૂર્તિ નો અર્થ શું થાય આચાર્ય તે દેવું નાખો છો મારી મૂર્તિ નામ અહીંયા આગળ રાત્રે રા પાડેલી મારી પાસે મૂર્તિ ના મૂકશો કે આ લોકો મૂક્યા દિષ્ય પછી મહાવીર કે એમને ઘેર ગયા તો કૃષ્ણ ઘેર ગયા અને ગોપ્ય પૂ અને આ ભણેલા છોકરા પકડી દે છે બધા તમારી કે ભણેલા ખરા પણ બે બાજુ દહેમન દૂધ માં બે બાજુ પકડા ખરા ખરા બે બાજુ પગે રાખે અમે આપણા બાપનું શું દવા આપણા બાપનું જ ગયું મારે બોલવાનો અધિકાર કારણ કે અમારી પાસે દવા ખાઈ બધી અવરું અવરું બોલે હોય દવા પી લઈએ ચોખ્ખું બોલવાનો અધિકાર તમે બોલવા દરે બંધન થાય એટલે અમે બોલીએ તમને કઈ તમે બોલશો રે તમને એકલા જ બોલવા દે ખોટા દેખા દેખાવા પણ બે ચાર ના સમજ નળી અને હું તો સાદી આપડી દેશી ભાષામાં કહી દીશી બધી વાતચીત કરજે ખુલાસા થાય આવો સાહેબ પદ થતા નથી ફેરું પાછા કરતા થી મને ત્યારે ખાસ કોઈ નથી બીજા તો ખાસ કોઈ નથી બીજા તો ખાસ કોઈ નથી આ પઝલ પઝલ વડે તો ને ના કે તમારા બદલમાં થાય હં હા તને કોઈ દેખમાંતે યમતે સંસાની દ્રશ્ય ઉભું થઈ જાય પછી બધા ખરાબ કરી નાખે બે હજાર ચીસ હજાર બેસી હજાર બિલો બિલકુલ ખરાબ આવી રહ્યા છે સંજ્ઞા થી છૂટે ભગવાન ની સંજ્ઞા ટુ વ્યુ પોઈન્ટ બી ડેબિટ બાંધ્યા કરો છો ડેબિટ બાંધેલું સારું કે ક્રેડિટ આ ક્રેડિટ તો તમે જ ના કરો છો અત્યારે આ બધું ભોગવી રહ્યા છે બધી ક્રેડિટ છે તમારી અને નવું ડેબિટ થાય છે ખ્યાલ તો રાખવો ના જાય પછી આપડે કઈ મારે ઉમેરી આવે તો કોણ ઉમેરી આવે ડેબિટ થતા પેલા જ આપડે વિચારીએ ના થાય એ જોવું જોઈએ એ તો અમારી પાસે કરી આપીએ જ ના સારી ક્રેડિટ થયા કરે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 वो आपने उसु रही है जेती करीने ना गुनेगारे थे एक मास को मसू क्या जगत नुनेगारे આ પકડાય વાસ્તવિકતા આવું છે અને ભ્રાંતિ માં આવું છે કાપી ગયો એ ગુનેગાર શું કહે એ કહેવાથી બધા ડાયબીટી વધે છે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 જગત ના લોકો એ ભ્રાંતિ નો ન્યાય છે ભ્રાંતિ થી બહાર નીકળ્યા આ ન્યાય આ ન્યાય જે જાણી ગયા તેને કઈ દુઃખ જ નથી ન્યાય આ ન્યાય છે પઝલ છે જગત અને કોઈ બનાવ્યું નથી ભગવાન બનાવ્યું નથી બનાવ્યું કુંભાર એને ક્રિયેટર કે કુંભાર કેત લોકો અંગે કે છે ક્રિયેટર તો પછી મારે ફોરના સાયન્ટિસ્ટને કહેવું પડ્યું કે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ તમારા વ્યૂ પોઈન્ટથી બરાબર છે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ મુસ્લિમ વી પોઈન્ટ નોટ બાય ફેક્ટ લાસ્ટિકમાં એવું નથી આ તો બધું જ જ્ઞાનથી બહુ થયેલું છે કે હું જોઈને બોલું છું આ શાસ્ત્રની વાત નહીં બોલતો હું જોઈને બોલું છું આ દેખાય નહીં દિવ્યા ચક્ષું દેખાય ઉપાધિ માં સમાધિ રે તો અમે કાગળ આવ્યો તો કર આ તો બધા શાસ્ત્ર કાર્ય શું કહ્યું છે કે આ બધા ભણાવે છે ઊંઘ માં બોલે છે ઊંઘ માં બોલે છે જજો જજમેન્ટ આપે છે તે ઊંઘ માં આપે છે બોલે આ બધા ઊંઘ જ વ્યવહાર ચાલી રહ્યો ઊંઘમાં નાખે છે ને દેવા જ થાય પછી બદલી પોતાનું અહિત જ કર્યા કરે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 તારે સાહેબી જેવું છે બધું સરક્રસ છે તો એ પણ દુઃખ આખો ગકડા ચિંતા કેમ થઈ ગઈ ચિંતા કેમ થઈ જાય ચિંતા કે આપડે કઈક લોકોએ છીએ તમે ક્યાં કર્યા હતા કાળો બધા કર્યા તા તમારી ચિંતા કેમ થાય આત ધ્યાન અને રુદ્રધ્યાન થાય ને ફળ શું આવે એટલે ખબર નથી પરમ શાંતિ ખબર નથી એમને આત ધ્યાન રુદ્ર સવાર આ સદન એરોદ રદ્રદન ક્રોધ ક્રોધતા કને હા ભજન પો થાય ને આ સદન થી નરગ ગતિ ને થી સિરિયમ ઓ ઓ બોલન શાત્રુ થાય તો ડોન્ટ ટેન્ક કેમ શાત્રુનો સિત ગમતો હોય તો એ રહેતો આનંદ થાય અને જાય તો દુઃખ થાય અને ના ગમતું એથી માતા આવે તારે દુખ થાય છે એ બધા ચિંતા નામ આપડે અપમાન કરે તો નઈ કરવા નઈ ગુસ્સો કરીએ તો આપણી જાતને ના પણ થઈ જાય છે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 દાદા ભગવાન અમે તો જ્ઞાની પુરુષા ભગવાન હા ત્યાં નિષ્પક્ષપતિ મંત્રો કેવા છે આ આ આ ચિંતા આવી ગયા નિપક્ષા નું ધામ થાય ને નવી ચગવાન જાણે કોઈ બને કરીને સીધી સમજી દેખાય એક શબ્દ માણસ નું શું ગજું શીખવું છે ઊંઘતા માણસ નું ગજું શું આચાર્ય તો આ બધા ઊંઘે બધા ઊંઘે વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુભાઈ પાઠક આપડા પેલા અધ્યાત્મ પ્રાપ્તિ થાય નહી આવો નિયમ કેમ હશે કોઈ જ નિયમ છે કોને કહ્યું તમને ચોપડી માં એક ચોપડી માં વાંચ્યું લખનારા જૂઠા બધા સારી રીતે અધ્યાત્ માં હમ તો જ નહી ચોપડી વાળો ચોપડી વાળી શું સમજાવોપડી વાળો ખોટો ખરે તમને ખબર પડી ને બાજુ મૂકી રહી ચોપડી બધી બધી ચોપડીઓ ખોટી છે ભાગ્ય કોઈ હાથી ફરી હું પૂતગલ ચાર ડિગ્રી ખુટે મને એ મળ્યા થશે ચાર છે ચરમાવટ નહિ પણ એ દશામાંથી દાદા એ આવે ને દશા શું કે દેહ બે દેહ આવતા આપણા પૂર્ણ દશા શર્મા વર્ત પૂર્ણ દશા પૂર્ણ દશા બે દેગ્રી તો શર્માવર્ટ ના હોય પછી જન્મ મળશે પૂજગલ બધું પરિણામ ફરવાનું ભટ્ટર બંધ થયું પૂજગલ રહ્યો નહિ આવે તલા થઈ ગયા લે તો બધું મળતું હોય તો પછી પુરુષાર્થ ને ક્યાં અવકાશ થયો બીજો પ્રશ્ન છે માણસ સત્કર્મો કરવા ઈચ્છતો હોય છતાં તેમ કરી તેમ નથી શકતો તેનું કારણ શું પુરુષાર્થ જ ને કોને જીવન જીવવું કેવું જીવન જીવવું કોને કેવું આ જીવીએ છીએ પોતાનો વિલ પાવર હોય તારે નથી એક જન્મ્યો તે પોતાના હાથમાં નથી સત્તા મર્યો તે પોતાના હાથમાં સત્તા નથી લગ્ન કરવાની પોતાના હાથમાં સત્તા નથી રાત્રે ઊંઘાવાની સત્તા છે આપની પાસે રાતે છે આ સત્તા મારી નતી તો કઈ સત્તા છે તમારી સત્તા છે એ પુરસાર જેમાં તમારી સત્તા છે એ પુરસાર જો સત્તા નથી એ પ્રાજ તઈ સત્તા છે કહો બીજા પ્રશ્ન તમે પૂછો માણસ સત્કર્મ કરવા ઈચ્છતો હોય છતાં તેમ કરી શકતો ને તેનું શું કારણ સત્કર્મ કરવા છે अरे छता सत्कर्म जाए थी, जाए आप आप थी जाए थी जाए थे तो मणस थे तारे मणस क्या होते मणस थे के ला સમજણ ના પડેખર ઈશ્વરભી દેસાઈ છી તમારું નામ છે એ જો તમે ખરેખર થઈ જાવ ખરેખર ઓળખો તો તમે પાડ્યું લોકો સાધન છે તમે નથી ઈશ્વરભાઈ વિચાર તો એવું લાગે છે થોડું ઘણું ચૈતન્ય નો હું ચૈતન્યુ હે તમે ચૈતન્ય સરવાનું તો પછી આટલી બધી અપૂર્ણતા કેમ હા આવરણ છે આવરણ ગયા બધી ગયા હા આવડે પરથી અદવાળું નથી આવતો અંધારું પુણ્ય છે પુણ્ય હોય ત્યાં ગાડી પર બે હારે પાપ આવે પછી બહેરી નાઈ જાય પુણ્ય ને પાપ ની વ્યાખ્યા શું પુણ્ય ને પાપ ની વ્યાખ્યા એજ તમને સુખ જોઈતું હોય દુઃખ ને દુઃખ તો પાપ બનતા અને સુખ આપશે તો પૂર્ણ બનતા છે તમને સુખ જોઈતું હોય તો સુખ આપો તમને દુઃખ જોઈ તો દુઃખ આપો જે લોકો આ જોયે છે આપે પોતાની જે જરૂર છે તે જ આપે બધા હું દુઃખ કોઈ ને આવતો નથી ભલે સુખ આવે નઈ તમે કેટલું કેટલું સુખ આપો લોકોને ગરમા કઢી ખાઈ થઈ જાય કડું ખાડું થઈ ગયું મળું બગાડ્યું ઘરમાં જમતી જ રહેવાની બધાને સુખ આપો એ કદી તો ખાઈ થઈ જાય ઘોઘલા ના થઈ જાય કરી આપડી ભૂલ નહી થતી દોરવણી ધંધામાં રોજ નુકસાન કરી ના છીએ આપી ગયા